આપડે કરીએ ચડે દાદા આખો માણસ દાદા આ જે આચાર્ય રજનીશ છે બીજા લોકોને કામ નું નહીં બધા છોકરા કોઈ નાના છોકરા કોઈ ઉભો ના રહે નાના છોકરા જ્યાં બુદ્ધિ છે ત્યાં મોક્ષ માર નથી એવું છે એટલે બુદ્ધિવાળા હોય એટલું કેવું એમનું કેવું એમ છે કૃષ્ણ ભગવાન મહાપ્રસાથી વ્યક્તિ હતા કૃષ્ણ ભગવાન ના એટલે એમ કે દુનિયા ભને પણ એક વખત પછી ભગવાન કે છે એમનું કેવું છે કે રજનીત નું કેવું એવું છે કે કૃષ્ણ ભગવાન પણ એક માણસ હતા અને આધાર છે કોઈ પણ જાતનું કામ છે નહીં અને હા પાડુરંગ આઠો તો શાસ્ત્રી પાંડુરંગ આઠ તો શાસ્ત્રી પાંડુરવ આતવલે શાસ્ત્રીની વાત એ બધું એ માણસો ને એ કોટકોટામાં ચોખ્ખા માણસ છે એને કલ્પનામાં બધા કલ્પનામાં ફર્યો છે જતા એના જીવના સિદાય માણસો ગોર ગોર છે એ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન આજે શું કામના હતા અત્યારે અહીંયા આગળ નવું કંઈક જ્ઞાન લઈને આજે મારું સીધા ફેફા થાય બૈરો વરવાજ થાય તો મટાડતા કોઈ એ કોઈ સંતે બૈરો વડવાઈ મટાડી મોરારી બાપુ કે એ દાદા પોતાની જાતને કથાકાર જ કેવડાવે છે એ મુરારી બાપુ છે ને કે છે બધા પૈસા હાથમાં ભાઈ ને એ હિન્દુસ્તાન નું ભાવિ પાકવા વાળા આવ્યા શું કાચ રાખને ધર્મ ધર્મ કહી શકાય રજની ગણતરીમાં જાનવર છો મારે પણ આવે દાદા ભગવાન કે ભગવાન દાદા ભગવાન હું તમને અમેરિકા લોકો ફસાયા નથી અમેરિકા ઇન્ડિયન જલ્દી જ ફસાયા અમેરિકા વાઈન ગોરાઓ ગોરાઓ વધારે ના ગોરાલ ભુરાણ બિચારને કટલજ કરી છે એવા એક પહેલો આયોજક મય યોગી ભાઈ કેમ ભરાય ગોરાઓને કટલજ ફક્ષ બેર્યો છે બાયો બી છે પાતેનો ટીમ પ્રોડ્યુસર ડાઈ જાય છે તમે યોગી સ્ટોક માર્કેટ એપ્લાય જે છે કોઈ ભારતીય ઉધાર તમારા દેશ હિન્દુસ્તાન ના જેટલા બાબા બહાર ગયા બધા ટીબી ના જંતુ પૈસા દેવા કરવા માટે આ શેર બજાર આખું ઊંચું લઈ ગઈશું અમે બધા એવું છે ને ભૌતિક છે પૈસા આપીશું પણ કોઈ બંધાતા નથી પાછી રસ્તો સોધ્યા સોધ્યા બધા લોકો જે છે અમેરિકાની અમેરિકામાં પૈસા આપી એ લોકોને પૈસા આપીને સ્વામી ચિન્માયાન સ્વામી ચિન્માનંદ કરે છે એવું નહીં ખતપત નહી પણ એમાં ફાયદો શું થયો કોઈને ચાલે આ પુસ્તક રોગ ના મળતો જે દવા કરીએ રોગ ના મળે એ દવા ને હશે દવાનું બધા થાય ના બધામાં પછી કહ્યું મને ડોક્ટરે કે દાદા ચેમ્બર બધા આમ પૈસા આપતા હતા દર સરોલર આવ્યા ગયા તો આવા શું કરું તમે બોલાવજો એમાં તો શું ખોટું નથી પોતા એમ ફાચું નથી આ તો ગોળ ગોળ છે ત્યાંથી ઉંદર ના જાય બધું રીતના થાય શ્રમિક છે બધું એમ શ્રમિક છે ભીખુભાઈ જય સચિરામ આજે તમારી મીઠાઈ ને બધું અહી મળી ગયું અમને ખાધું આજે પાપડ અમુક વધી ગયેલી હવે તો તમારે ત્યાં આવવાના છે પનામા સિટી એક આવવાનું છે હા દાદાનું છે બરોબર તમારું બધું મીઠાઈ પાપડ એ બધું પહોંચી ગયું થોડો થોડો સ્વાદ લીધો પણ કરો બીજું કેવું છે દાદા ને કે જલ્દી મળવું છે હા એક જણ કામ સારું કરે છે કે બિચાર તે સામાજિક ઢંગ છે ધર્મ એ થતા બીડીયો પીતો હોય તો દારૂ પીતા હોય સ્વામિનારાયણ કરો એ છોડાવર્મ તો હોય આપે તો સામાજિક સામાજિક કાર્ય આપ જોવા જઈએ તો પણ એ શું કરે તો બોલું લોકસેવા થઈ ને લોકસેવા થોડી થઈ ને વધે કરે છે હિન્દુ ધર્મ જોથી લાગે હિન્દુસ્તાન નું જ્ઞાન એમને કદાચ વાંચ્યું છે જ્ઞાનીઓ જયારે મોક્ષ માર્ગ ઉપર જાય અને પાછા પડે ત્યારે એ લોકો નાસ્તિક થઈ જાય છે એમને કોઈ એજા નથી રહેતી ભગવાન જે નાસ્તિક બની જાય ના હોય એ શુષ્ક જ્ઞાન હોય તો કેવું હોય છે આ બે જાતના પપૈયા થાય બે પપૈયા લાવ્યા હોય એક પપૈયા બસ ફૂલવા નીકળ્યા નહીં હતું તો જ્ઞાની કોઈ હજારો વર્ષ એકાદ હોય આખી નિયમો એકાદ હોય એક પણ એમ ક્રમિક માર્ગના એટલે આઠ ટકાનું હોય અને ચાર ટકા જ્ઞાન શું થયું એટલે શિક્ષ્ય શિષ્ય કેટલા હોય કે આ તો છ હોય બીજું નામના અમસાર ઘર્ષણ કરવાના બરાબર હોય તો ચાર છ તો નક્કી કરેલા હોય કે આ બાર મોકલા જો એની પાસે અઠી પડેલા હોય તો સાત કાલે તો જાય દરેક જ્ઞાની પાસે સાઈન્સ જતા તો ધરતી બદલાય હવે શિક્ષણને શું કરે એ જો કાલે બધું સંસ્કૃત શીખેલા હોય બધું સંસ્કૃત ભાષા શીખલા શ્રીમદ રાચંદ એક જ્ઞાની હતા એમના શિષ્ય એક લઘુરાજ ક્રાવી હતા સાધુ મહારાજ કઈ ગયા શીખ્ય સૌ બેટા તો પછી ત્યાં શ્રીમદ રાસંદે કહ્યું કે તમે આ પુસ્તકો વાંચો કારણ તો સંસ્કૃતમાં લખેલા છે એમને સમજણ પડતી નથી બાબતી બીજું કઈ આપો સંસ્કૃત શીખો કહે તો એ કહેતા હતા કે મોટી ઉંમર નું સંસ્કૃત ઘેરજી એ જો ભાવતી ખાઈ બીજાને આપી દેજો હવે ખાઈ જો ભાવતી હોય એ બીજા ના ભાવતી થઈ ગયું એકલા કરે બીજા થઈ બીજા થાય ને પછી બીતા બીતા તો જાય મેં કઈ ગાથા બધી કઈ લાવે કે પેલા ગભરાતા ભાઈ આના અમને વાંચ લાલ જ્ઞાન એ કડાક તો હા તો આ કડાક મત કેવું તો પચાસ હજાર કે અને આપણે લિંક માં જોવા કેટલા માટે ત્રણ ચાર માણસો દાદા અને હિન્દુસ્તર કેટલાય સાધારણ સપના બોલો સપનામાં જોવા કરે આ સર બહુ ક્રિયા કાર્ય કર આ છે છે 11 નંબર કોઈ કિડ લાડ આપને કુછ કરાવો તો કે ઇસકા પ્રશ્ન પૂછવા તમને કુછ કરાવો હોય તો કે પ્રશ્ન પૂછવા છે તમને હોય જાઈ કરી જો હા ભાઈ એ તો એકને કયો ભૂખમ કેલા જો કમ કેલા છે તું ના ટ્રાય કર આ એટલો બઢે પૂછવા એ જો કમ કેલા છે પ્રયત્ન ના એ ગુસ્તો હોય એનું લોકમાન મારા ધોર મારે છે દારો ભરો આખો ભોજન ગયેલું હોય તારે બુદ્ધિ જતી રહે બુદ્ધિ થતી ને ત્યારે બુદ્ધિ જતી રહે તો જ જ્ઞાન કહેવાય એટલે બુદ્ધિ વાળો જ્ઞાની કહેવાય બધા હંમેશા વી હજાર જાગી હતી પણ આપણે કઈ સાહેબ તમારી વાત ગમી નહીં તું તો મને બધું આપવાનું આવું એવું મને બધા લોકો બધું તું માગું આપવા કે તું માગું યોગક્ષ્યામ ખાતે દુકા પછી દુકાને શું કહી અને કશું તારી પાસે હું કજું લેતો નથી કારણ હું મારે ડર નો મારે કપડાં પોતા ઘણું આપવા ફરે કપડાં બોપડાનું ત્યારે બધું આપવું હોય તો બહુ દબાણ કરો તો એને બદલે બીજું લઈ જાઓ મારી પેટી બે હું ક્યાં સુધી મારી બેગ મારી બેગ છે ને જોઈ નથી કે તમે તમે એમ કહો છો કે જ્ઞાન આવે એટલે બુદ્ધિ ચાલી જાય અને અહંકાર ચાલુ જાય બુદ્ધિ તો પછી આ દુનિયાની જવાબદારી સમાજ છોડીને રહી ના શકે ઓ તો કઈ રીતે સંસાર ચલાવી શકે સારો ચાલે જે ડ છે તો સંસાર તો નિભાવવો પડે તો એક દુનિયાદારી રીતે નિભાવવા ચાલે છે સંસાર તો લાગુ પડે છે બેઠા છે તો સંસાર નવું કરવા માટે ઉપાસ માટે ઉપાસ કરવા ભગવાન દાદા લલિતા આવીને આક્રમણ કરવા માટે ફરી પ્રશ્ન તમે તમે તે પૂછો શું ભાઈ પણ સરસ વાત તમને જે હરકત કરતા હોય એ બધા પ્રશ્નો પૂછતા શું હરકત કરતા અને મકામાં કલ્પિત પ્રશ્નો જે જરૂરિયાત ના હોય અત્યાર સુધી દાદા તમને પૂછ્યા છે એમના પ્રશ્નો થી તમને કઈ તકલીફ એમને નથી આપી ને એમ તકલીફ જે વાંચી ને તકલીફ ને મારી કઈ ભૂલ થઈ છે મને કઈ અભાવ થયો હોય હા ખોટો ટાઈમ વગર પ્રશ્ન આવ્યો તારું તમને કે આ બધા નો ટાઈમ બગડે છે હેલ્પફુલ નથી હેલ્પફુલ હોય તો તમારે બે કલાક બગાડ ખાલી કલ્પના કરી હોય કલ્પના કરના વિશે પ્રશ્ન હોય તો અમારો અહંકાર એકદમ વધારે જલ્દી સ્પીડ માં ખલાસ થઈ જાય એ ખરું તમારા સ્વાનિધ્યમાં સત્સંગમાં આપના વાતાવરણ માં અમે રહીએ તો અમારો અહંકાર અહંકાર ખરાબ થયો સમજણ વધી જાય દેખાવાનું અનરેજ થઇ જાય that is very true my my you make me see it get me man in my life a many very same way experienced we have in the time we have 300 class 300 hours full time ha so 300 hours in school complete 300 hours full <laughs> month see the second question i have you <laughs> see been coming in contact with him they mm -hmm. have been blessed okay yeah now when he is born he is a is a human being he has no recollection of the past yeah. he does not know what stage of enlightenment he is right yeah. you may i may have taken thousands of jivas i don't know yeah but when say anyani is born mm -hmm. is he is also born with total forgetfulness of his past and when how does that grace descend on him and when does he know that he he gets the vision and he goes see dada was sabole upi gaya mala he also child, same, same way you was born mar gaya tha ave but yeah? when then on him then he knows that my purpose is different and he goes off aa uh, rade puche je dada kya ama, hamara badana je jivan che janne che મારું જીવન આ જે સામાન્ય જીવન કરતા જુદું છે પોતાનું મોક્ષ નો જીભ ધ્યેય છે એનો ડિફરન્સ એને ક્યારે ખ્યાલમાં આવે છે જ્ઞાની ને જન્મ થી કે પછી પછી જ્ઞાન アフターリアライゼーション ये क्या आवे हो क्या आ डाला है कि कायम रहे उसको ही ज्ञानी बोला पर पहला क्या रहना चाहिए मैंने कहा कि आई एम नॉट फॉर दिस वर्ल्डली मैटर माय लाइफ इज नॉट फॉर दिसली थिंग्स माय लाइफ इज एंटायर डिफरेंट एंड इट इज फॉर द मोक्स दिस डिमार्केशन इफ हम सब से जुदा है પ્રગટ થયું આજે તો એ કઈ રીતના કયા ક્રેસ થી પ્રગટ થયું કે તમે તો ધંધો કરતા હતા જગત ની અંદર એલા રકો tartar thi dakata garda jata hai. So it's so. The thing was with him. Akram ne chokko thi. Ye a loko am tyag kari kai mukti devano vata to bijo hovo joye. Because he was after the in search of akramya. He chokko kare me kai. Tyago tapasya with, uh, with your, even if you stay in your house. ના ના હમરાયા કોઈ થોના લાખો અવતાર સાફ કરતા કરતા કરતા અભી એક અવતારમાં પ્રગટ હોય લાખો અવતાર કા ખુલ્લા નહીં તો ત્યાગ કરના કરેગા સબ ચીજ કા ત્યાગ કરેગા જબ जब भाई आत्मा नहीं मिलेगा आत्मा जब और आगे है आपका उससे भी पहला हो सकता है दादा बोलते हैं गारंटी कहते हैं कि हम हम तो फिर भी इस जगह आएंगे लेकिन इसमें लोग त्याग करके मर गए मगर आत्मा नहीं प्राप्त हुआ है आत्मा प्राप्त है ऐसी चीजें ही नहीं है वो तो ज्ञानी पुरुष का कृपा से होता है સંસ્થા કે સાથ કભી નહીં મર સબ ધંધા કરતા હૈમજી કતના ધંધા કરતા હૈ બટ લીવ ઇન વર્લ્ડિંગ ફોર એક્ઝામ્પલ માઇ વાયુ ડૂલ આઈ ડોન્ટ ડિઝાઇવ આ બધું કરું ચુકે છે ધંધો આ નોકરી બધું પણ મને પોતાને કઈ ઈચ્છે જરા ઈચ્છા નથી છતાં એવું કરું ચુકે છે માણસ ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય રાધે કેવો થાય કોઈ કિલું તારું બોલેલા પછી અને કવિ ગાય ગાયું તારો કઈ ગયા જાણી તમારી ભાવના જતી જગત કલ્યાણ કયું ત્યાગ કરવું બરી છોડી ને આપડે મક્ષ માં જઈએ તો દરિદર થી મૂકીએ એ મુખ થી જ થાય અરે એવું પડે નહી બૈરી આમ કે રાજી પછી તમે જાઓ એ વાત મેળ પડે નહી કે આ બધું હોય ને છતાંય મોક્ષ થાય શું કયું કાબા વર્ષો ગુપ્ત તો તે નીકળ્યું વિશ્વમાં દસ દસ લાખ છતા આવું કેતા મારા પૂર્વે કરું છું હું જે ભ્રાંતિ સમજની હું સમજણ ડુબીવી ભાવ મા મિલન માં પદ પદ બેસીને સર્જન કરે છે કે હું કરું છું અને પછી વિસર્જન કોના આત્મા હતા વ્યવસ્થિત હતા કઈ ખરો ખાતે ખરો પછી ગયો વિચાર પ્રયોગી સ્વરૂપે સ્વરૂપે વિભ સ્વ અ કરતા કોઈ માસ એમ સજિકા કોણ કરી રહ્યું છે જો ઉપડે કાયમી કોયડો ઉપડે પછી રજનીશ હોય કે રજનીશ લાખો માસ હોય તો પણ આ કરે છે કોણ એ સમજમાં અક્ષરે ના આવે શું કહ્યું ભટક્યા જ કરે લોકો ભટકાય મારે આ કોણ કરે છે એ ચડવું મુશ્કેલ છે જ્ઞાની પુરુષ કરે કામ જ નહીં શું કહ્યું અને જ્ઞાની પુરુષ આ રહેવાના માણસો નહીં રહેવાના માણસો તે હું કરું છું એ જ પણ હોય એ તો અક્રમ જ્ઞાની એમ કે આ કરતો કરતા બીજો જ છે તું નથી આ ભગવાન કરતા નથી તું કરતા નથી એ જયારે જ્ઞાની સમજ પાડે કરે થે કોણ રે સમજે તૌકલ કાયમી કોયરો કરામત કુજલની બાધી સ્વાભાવિક જ્ઞાનને પ્રેમ અતિ મુલ સમજાવું વિના સર્વની કૃપા કૃપા સિવાય અમારા પડે અનંત બધી ભટકે તો ભટક્યા નો હંકારું પીળે આમ મોક્ષ સુખ ચંદ્ર સર ને સહેજ શું ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નહું જોઈને કહું છું શું કે સકલ બ્રહ્માંડ નહું જોઈને કહું છું નથી ભગત પાન કોઈ કરતા જગત આખું સ્વયં બોલ્યું થયા કરે છે સ્વયંભૂ થયા છે આદિબાજી ના ભાઈ મૂર્ત આ ક્રમ પહોચ્યું આજે વિક્રમ આ ક્રમ વિક્રમ સુધી પહોંચશે આખા દુનિયાની બુદ્ધિને ઠોકર મારી દે કોઈ પણ બુદ્ધિ આને શેર પણ અલગ નથી એટલે હિન્દુસ્તાનમાં બધા બુદ્ધિશાળીઓ જાતિ જાતિને કરવા પડ્યા શું બુદ્ધિના આધાર પર બુદ્ધિ બુદ્ધિને તારીમાં શું શક્તિ આવી ગઈ બુદ્ધિ કોણ કહેવાય કે ઘરમાં મતભેદ ના પડે એમનો બુદ્ધિ કહેવાય ગુસ્સો ના આવે એમને બુદ્ધિ કહેવાય બુદ્ધિથી એટલું બધું કામ થઈ જશે ધનસુખ ભાઈ અહીંયા આવો આ કરાવો બુદ્ધિ થી ક્રોધ માલ માં આવ્યા તો ઠંડા પડી જાય શું થાય બુદ્ધિ છે તમારે મુંબઈ માં લોકોને કેવું પડે છે કે આ વકીલ હોય તો વકીલાતી બુદ્ધિ છોડી જતી રહેતી ભાઈ બુદ્ધિ કેવી હોય એવરી વી પોઈન્ટ બુ પણ આંતરિક બુદ્ધિ આજે મતલબ અનતા યુગમાં પવાદ પ્રગટ પ્રત્યા ભગવાન જગતને ફૂલ મુકાર ગુરુ રભુતમભુતમ છે કે ભગવાન જગત હરે કર તાન કરે જો મનોરંદન ત પૈસા ઓછા ઓછી થપાય રાધે પૂછે છે રાધે પૂછે છે કે આપણા અમેરિકા દેશ માં કેટલાય લોકોને કે આપડે રીબર્થ વિશે વાત કરીએ પુનર્જન્મ વાત કરીએ તો એવું શા માટે છે એવું શા માટે છે મારી પાસે મારે થતો સમજાવના ના સમજાવના સમજાય બહાર નું છે જાતે લીધેલું જ્ઞાન બોલું છું શું બોલું બનેલું છે આ તો બધી વચ્ચેની બુદ્ધિ ની વાતો બધી બોલ્યા કરે ગાયા કરે શું કહેલો બુદ્ધિ છે આપડે એવું જાણું બોલાય કચરો એ જે મૂર્તિ બુદ્ધિ નું બધું કમ ફરી વાળા માટે કમ ને કે કે આપણે વચન જોઈએ માણસ ઉધરશે નહીં એ બહુ વાત વાળા છે કે કોઈ વેફાર થાય તો ના થાય એમ આ તો વેપાર થયેલો હોય નઈ અતું મારી જાત માં જાય આપણે અવધૂત કોટી ના મહત્મા ગણવા કે આચાર્ય કોટી ના મહત્મા ગણવા કોને આપણે વર્લ્ડ માં આઝાદી બે દેધ બે કલાક નો મોક્ષ થાય ને એ થતો કોઈ માણસ થયો છે મોગળો મારી બધા બે કલાક આચાર્ય <laughs> પ્રાપ્તિ કરીએ ને આ પ્રાપ્તિ આવું બધું મને થાય એમની પાસે વસ્તુ ની પ્રાપ્તિ કરવા માટે બધા સર ત્યાગ કરવો એવું તો વસ્તુ પ્રાપ્ત કરતા કરોડો આવતા આ હેલી વસ્તુ નથી Once you accept it, like, for example, I'm taking a mission, you have no power to do it. That's how you see. Do you still say something, somebody is doing a dharma. Should we go and do the, you know, try to change it or just say, I have no power. You should do organic alcohol. You see what, you try to change the world. I see. Uh, well, you, you don't know, have, you have know, any power know, to leave. You're, you're helpless. You're, you're, you're just yes. witnessing. Okay. Say, suppose that somebody is doing wrong, future. you see it's not what correct, finished, from your buddhi point of view, hmm. but you're taking him. Yeah. Okay. Do you go and change the person or you just say, it is devastating, it goes on like that? Hmm. What, what, what kind of this sense is that? Radha, do you understand, Radha? कि आप ज्ञान लीधे आ समझाई गलू